સ્વામિનારાયણ હરે સ્વામીની વાતો પ્રકરણ ત્રણ સર્વોપરી નિશ્ચય અને મહાત્મ્ય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ધોરાજીમાં લાલવડ હેઠળ મહારાજે એકાદશીનો મહોત્સવ કર્યો તે સમયને વિશે મહારાજે પોતાનો પ્રતાપ સૌને જણાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો પછી આત્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે સત્સંગ બહુ થયો ત્યારે મહારાજે કહ્યું જે હજી ક્યા સત્સંગ થયો છે એમ કઈને બોલ્યા જે એક સાધુવાસે લાખો મનુષ્ય ફરે ત્યારે સત્સંગ થયો એમ જાણવું એમ કહીને કહ્યું જે અમે સો કરોડ મનવારો લઈને આવ્યા છીએ એટલા જીવનો ઉદ્ધાર કરવો છે તે પ્રથમ ચિંતામણ્યું ભરશું પછી પારસ મળું ભરશું પછી હીરા પછી મોતી પછી દાગીના પછી સોના મોરો પછી રાળ પછી રૂપિયા ને કોર્યું ને પછી છેલ્લી બાકી ગારો એ પ્રકારે પૂરણી કરવી છે એવી રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે ને કલ્યાણ પણ અનંત પ્રકારના છે એવી રીતે બહુ વાર્તા કરી સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે એક દિવસ મહારાજ નર્મદામાં નાઈને ધ્યાન કરવા બેઠા તે ઉઠે નહીં પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને બે ત્રણ વાર કહ્યું છે હે મહારાજ તમે ટીમણ કરો તો ઠીક પછી મહારાજે કહ્યું છે ટીમણ તો કરવા છે પણ અમારે વાત કરવી છે પછી સ્વામીએ કહ્યું જે હે મહારાજ તમે વાત કરો પછી મહારાજ બોલ્યા જે આ પચાસ કરોડ જોજન પૃથ્વી છે તેથી દસ ગણું જળ છે ને તેથી દસ ગણું તેજ છે ને તેથી દસ ગણો વાયુ છે ને તેથી દસ ગણો આકાશ છે ને તેથી દસ ગણો અહંકાર છે ને તેથી દસ ગણું મહત્ત્વ છે ને તેથી દસ ગણો પ્રધાન પુરુષ છે ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે અને તેથી અનંતગણું પર અક્ષર અક્ષરધામ છે તે ધામની વિશે રહેનારા જે કોટી મુક્ત છે તેમને પુરુષોત્તમનો સંબંધ છે પણ બીજાને નથી કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે ને કેટલાકને તો પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે ને કેટલાકને તો પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે પણ પુરુષોત્તમનો નથી ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે અહીં કોઈકને પુરુષોત્તમનો સંબંધ થયો હોય તો ત્યારે મહારાજે કહ્યું જે એટલી જ વાત સમજવાની છે કેમ જે અક્ષરધામના મુક્તને પુરુષોત્તમનો સંબંધ છે કાં તમારે છે પણ બીજા અવાંતર કોઈને નથી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે અમે જે જે ધામમાં જઈએ છીએ ત્યાં તે તે ધામમાં તમારા વખાણ થાય છે તે તમમાં એવી શી મોટપ છે જે સર્વે તમારા વખાણ કરે છે એમ કઈને બોલ્યા જે આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે ત્યારે મુક્તાન સ્વામીએ કહ્યું છે ના મહારાજ ત્યારે મહારાજે કહ્યું જે તમે તમારી મોટપને જાણતા નથી એમ કહીને બોલ્યા જે લ્યો અમે જ કહીએ એમ કહીને કહ્યું જે આ પચાસ કરોડ જોજન પૃથ્વી છે ને તેથી દસ ગણું જળ છે ને તેથી દસ ગણું તેજ છે ને તેથી દસ ગણો વાયુ છે ને તેથી દસ ગણો આકાશ છે ને તેથી દસ ગણો અહંકાર છે ને તેથી દસ ગણું મહત્તત્વ છે ને તેથી દસ ગણા પ્રધાન પુરુષ છે ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે ને તે પ્રકૃતિ પુરુષ તકી પર અક્ષરધામ છે ને તે ધામમાંથી લાખમણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તે વાને લેરખે ઘસાતો ઘસા પૃથ્વી ઉપર આવે ત્યારે રજ બેળો રસ થઈ જાય એટલું છેટું છે પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે આ જીવ આઠ આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય જેમ જંતરડામાં ગાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિશે બળ છે પણ તેને તમે જાણતા નથી એમ કહીને કહ્યું જે એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળો જે સર્વ પર જે અક્ષરધામ તેને વિશે બિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે એવી રીતે ઘણી વાર્તા કરી સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે અવતાર માત્ર તો ચમકપાણ જેવા છે તેમાં કેટલાક તો મણ જેવા છે ને કેટલાક તો દસ મણ જેવા છે ને કેટલાક તો સો મણ જેવાં છે ને કેટલાક તો લાખ મણ જેવા છે તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લૂઢું હોય તેને તાણે ને દસ મણ ચમક હોય તો આખા શેરના લોઢાને તાણે ને સો મણ ચમક હોય તો આ દેશના લોઢાને તાણે ને લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે નહીં તો બધું બ્રહ્માંડ તણાય કેમ એમ વાત કરીને બોલ્યા જે પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે ને આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે પધાર્યા છે ને તેને જોઈને તો અનંત ધામના પતિ તે ધામના મુક્ત તે મહારાજની મૂર્તિને વિશે તણાઈ ગયા જેમ ચમકના પર્વતને દેખીને વાણના ખીલા તણાઈ જાય છે તેમ સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે વાદી ફૂલવાદી ને ગારડી તેમાં વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને ઝાલે ને ફૂલવાદી હોય તે તો હાથ આવે તો ઝાલે ને તો લુગડાના છેડાને વળ દઈને મારી નાખે ને ગારડી હોય તેની આગળ તો ગમે તેઓ મણિદર હોય તે પણ ડોલે એ તો દ્રષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે દત્તાત્રેય કપિલ તે તો વાદીને ઠેકાણે છે તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે ને રામચંદ્ર ને શ્રી તે તો ફૂલવાદીને ઠેકાણે છે તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તલવારે સમાધાન કરીને કલ્યાણ કરે ને મહારાજ તો ને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ ઈશ્વર પુરુષ ને અક્ષરાધિક તે સર્વે હાથ જોડીને ઊભા છે